એ આવો આવો હું છું વાર્તા વાર્તા ઓહોહો હો નીતિબેન સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ઓ ભાઈ વાર્તાનું નામ છે એક હતી હા ડોશી બહુ દયાળુ હતી ઓ ભાઈ ડોશી તરસ્યા ને પાણી પાય ભૂખ્યા ને રોટલો આપે અને ભૂલા પડેલા ને રસ્તો બતાવે માર્ગ બતાવે આગળથી ઘસે જ નહી એવા ભલા કે મરતા ને મરે ન કે કોઈ ગરીબ ને ભિખારી આવ્યું હોય એને ઘરેથી પાછું તો જાય જ નહી હો ભાઈ હવે એક દિવસ ભર ચોમાસું ચાલુ જતું હતું અડધી રાતે એક વાર વરસાદ તૂટી પડ્યો બધે પાણી પાણી પાણી તો ક્યાંય માય નહીં એટલું પાણી એટલો વરસાદ વરસ્યો પવન તો શું શું શું શું શું શું કરતો ભાઈ કોઈના ભાર ન કે આવી રાતે બહાર નીકળી શકે એક છોકરો પોતાનો ગામનો માર્ગ ભૂલે ક્યારનો વિચારો ભીંજાઈ ગયેલો એતો ક્યાર નો પલટો હતો એટલે આખે શરીરે ટાઢ ચડી ગઈ હતી એનો શું કરું એટલામાં એને એક ઝૂંપડી જોઈ ઝૂંપડી જોઈ ને મનમાં ને મનમાં કે હાસ હવે કઈક રસ્તો સૂજશે ઝું તો પેલી દયાળુ મારે ક્યાર નો ટાઢે મરું છું આ રાત ની રાત પડી રહેવા દેશો તો ભગવાન તમારું સારું કરશે બાપા અત્યારે હું વરસાદમાં ક્યાં જઈશ હું ભૂલો પડી ગયો છું અરે દીકરા આવું જ ઘર છે ને ભગવાને મને આવી રૂપાળી ઝુંપડી આપી છે તે કોને માટે આવપા આવકરો હાશ કરીને હેઠો બેઠો અને માજી એને એકાદ જૂનું પાનું ચિંદડી થોડાક તીખા ને સૂટ બાંધ્યા હતા તે કાઢીને રૂપાળો ગરમા ગરમ કાવો બનાવ્યો પેલાની શરદી ઉડી જાય ને એટલે કાવો ભરીને ડોસી छोकरा ने के आपी ने लेला आ उनो उनो कावो पीजा। अमना तारी तार जसे हो बापू? ने कावो एवो तो मीठो लगो एवो तो मीठो लगे बात न पूछो एनी बढ़ी टा डू गई पी डोसी के ले बेटा आदड़ी ओढ़ी खाटला सू जा આ હું તો ઘરડું માણસ છું એટલે મારે તો આ નાની અમર ચાદરથી ચાલી રહેશે છોકરો છોકરાએ ડોશીની રજા માગી ડોશી કે દીકરા સાચવીને જજે અને તારા શરીરનું ધ્યાન રાખજે હો છોકરાની આંખમાં આંસુ આવી ગયા હો ભાઈ ડોશી ની આંખ પણ ભીની થઈ ગઈ છોકરો મનમાં ને મનમાં બોલતો ગયો હે ભગવાન આ ડોશીમાં માનું ભલું કરજો આવા સારા માણસો આ દુનિયામાં ભલું કરજો તો ભાઈ આ દયાળુ ડોશીની વાર્તા સાંભળીને તમને મજા પડી ને નીતિબેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો